આપણને એની પાસેથી શું મળે એવું છે એ જાણીએ તો આપણે એમની પાસેથી પૂરું થોડું લાભ લાવી શકીએ કારણ કે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 તો જાણીએ કે આપણને આપણે પ્રોપર વ્યક્તિ પાસે પહોંચ્યો નથી એટલે આજે જે વ્યક્તિ આપણી સામે આવી છે એ વ્યક્તિ પાસેથી આપને શું મળે છે એ જાણી લેવાનું વધારે જરૂરી છે હવે બીજું એક વસ્તુ છે કે બધા દાદા ભગવાન તરીકે ઓળખે છે એટલે કેટલાકને મનમાં એવું શંકા પણ થાય કે આ દાદા ભગવાન કેમ ના થયું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 એમના નિમિત્ત દ્વારા આપણા પોતાના અંદરના પણ દાદા ભગવાન પ્રગટ થાય છે એ જ્ઞાની પુરુષે સંત મહાત્મા સામાન્ય રીતે આપણે કોઈ ધાર્મિક પ્રવચન આપતા હોય કે ધર્મ અંગે કઈ કહેતા હોય એમની પાસે જઈએ ને સાંભળ્યું આપણને એમ લાગે કે આ મહાન જ્ઞાની છે ખરેખર જ્ઞાની કોને કહેવાય જે સાધુ સંતો મહાત્માઓ છે એ જ્ઞાની ના કહેવાય જ્ઞાની શાસ્ત્ર કહેવાય પણ આત્મજ્ઞાની ન કહે આત્મજ્ઞાની એટલે શું થકી કે જેને આ જગતમાં કંઈક જાણવા બાકી નથી રહ્યું કોઈ માળા સુરમ હોય કોઈ પુસ્તક વાંચા હોય કંઈક ક્રિયા કંઈ પણ કરવાની ના હોય એને પોતાની બેણે અંદર આખું પાતાળી જળનું પ્રગટ થઈ ગયું હોય અને પોતે સંપૂર્ણ જે કંઈ બોલે તે એ શબ્દો જ એમના શાસ્ત્ર રૂપે હોય એ જ્ઞાની પુરુષ સાધુ સંતો બધા એ આત્મજ્ઞાન પામવાના રસ્તા ઉપર હોય પોતાની અમુકથી પૃથ્વીની મલિનતા ઓછી થઈ ગઈ હોય અને બીજાને શાંતિ આપે પણ એમને આત્મજ્ઞાન થયું ના હોય જ્યારે જ્ઞાની પુરુષને આત્મજ્ઞાન થઈ ગયું હોય અને કૃષ્ણ ભગવાને ગીતામાં પણ એક કહ્યું છે કે અર્જુન કે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે અને જ્ઞાની અને મારામાં શું ભેદ ના છે એક જ છીએ હવે એ સ્વરૂપ આજે દાદા ભગવાન છે કોઈને જો સમજાય ઓળખાણ પડે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 परिचय अने सत्संग ज्ञान आपी ने गया वर्ष पीछे पाठा आया तो ये अनुभव कहते मूल्य एना करता अनेक घणु दे वर्ष प्रकट होने दादा पास करव पड़े कसू पर नहीं पोते बहुत शॉर्ट एंड स्वीट एक कलाको प्रयोग है ज्ञा पुरुष एट्ले शू तो कि तमने भगवान जागृत करे बदा भगवानी बात करें परूप भगवान है તમે પોતે જ ભગવાન છો તમે અંદર જ ભગવાન છે ભગવાન નો પ્રગટ કરાવી આપે રસ્તો બતાડે પણ તમને એક સ્ટેજે પુરુષ એટલા જ હોય કે જે તમને ભગવાન બનાવે કોઈ ભગવાન આજ કોઈ આપણને જે હોય તે બધા ભક્ત બનાવ્યા આ ક્રિયા કરો આ મંત્ર કરો આ જ કરો પણ આપણે પોતે આપણને વિચાર ના આવ્યો કૃષ્ણ ભગવાન પણ નરમાથી નારાયણ પહેલા રામ પણ નરમથી નારાયણ રામ આ બધા જ મહાવીર પણ મારા પેટે ધનિને ભગવાન થયેલા તો આપણે કેમ ના એ જે સ્ટેજ એ પહોંચ્યા એ જે દશાએ પહોંચ્યા મોક્ષે પહોંચ્યા એ દશાએ આપણે કેમ ના જઈ શકીએ આપણે પણ કેટલા અવતારોથી રખડીએ છીએ ને હજુ એ જ ભક્ત એ રીતે રખડ્યા કરવાનો આપણને પણ કંઈક સૂચવનારો ના હોય આપણે પ્રશ્ન થાય આપણે પણ અંદરથી જાગૃતિ આવે કે ના કંઈક વસ્તુ એવી હોવી જોઈએ કે જેથી કરીને આ ચિંતાઓ પણ નાય એટલું ધર્મ ધ્યાન કરીએ સારા પુસ્તકો વાંચીએ મંદિરમાં જઈએ કે દેવદર્શન કરીને જો આપડી ચિંતા ના થતી હોય આપણા ક્રોધમાનમાં ના થતા હોય માથાનો ભાર વય તો એવું કઈક મળવું જોઈએ ભેગા થવા જોઈએ કે જેથી કરીને આપણને આ વસ્તુ કાયમ નહીં એવા પુરુષ કોઈ કારણે ક્યારેક હોય છે જ્ઞાની પુરુષ બહુ અતિ અતિ અતિ દુર્લભ હોય છે અને એ જયારે ભેગા થાય ત્યારે એની પાસે બીજું કશું જ કરવાનું મળતું નથી જ્ઞાની વડે તો કઈ જ નથી अरे बीजा बदा पास कर प्राप्त कृष्ण ने प्राप्त प्राप्त मधु प्राप्त प्राप्त करो मैंने आत्मा ना साक्षात्कार करो मैने जन्म मरण पेड़ा मोड़ावो तरह ज्ञानी पुरुष तब एमने सहज है कहीं चाहिए खिस्सा मे अखूट खजा तमोज अनंत ज्ञान अनंत शक्ति ये ते खोली आपेरा बाड़ा वसेला है चावी खाली खोली अपना काम है तेता नहीं जमीन ते घुमाव हो आप आज छो गई कालभ इकने ज्ञान आप अम्मा अरे आज बताए जो कहो हो एम के आज हाजर भी हे गई का एक कलाक में जागृत करें जगाड़ी आपे शक्ति प्रकट थी एनो अन्व कर कोई चीज जीती नहीं ज्ञापद क्यों प्राप्त है जय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 एट एमने कहीं जरूर नहीं तो खाली भाव ज आप जुए कि भाव केवरे संसारूटवा चिंता उपाधि दुखों में मुक्त तमारी अने जो तमारी। न्यानी, न्यानी थी तमन्ना के बीज अर्पणता ज्ञानी बीजू कसू नहीं मांगता तेना चरण में अर्पण था अर्पण से अपना दुख करना आप सुख तो नहीं आप देना एवं ज्ञा आज तमरी पास आया है तमने जे कई सवाल हो कहीं मूजवण हो जैसे वर्षो न वर्षो अनुभवता होने तमने निकलानों रस्त न जड़ता हो ज्ञापी तोने पांच मिनट मे एट बदा ने विनंती कहीं युते व्याख्यान के प्रवचन आपता साधु सतो महात्मा बता एक कलाकलाक लेक्चर आपे भाषण आपे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 एना आधार एमने वाणी निकलती होट रीते हैं जेने जेपन कहीं हो पूछो मोड़े आग आ पूछे तो भी वादो नहीं तो पेपर डिस्ट्रीब्यूट कर सर लखी और नाम जोड़ लीजिए तश्नों समाधान कराई एटले खास मेडम सी क्या संजोग प्राप्त हो ખોટી અવતારે ભેગું થાય જ્ઞાની પુરુષ મળવાનું મુશ્કેલ છે પૂજા બધા મળશે પણ ના મળે આત્મ એટલે તો બહુ મૂકી ગાયું હતું દેવા પુરુષ છે તમે જે કઈ પ્રશ્ન હોય એ અને સમાધાન થાય સમાધાન કરી લો તમે ના પામજા તો ફરી ફરી પૂછ્યું વ્યવસ્થિત ના ની શક્તિ અનાધિકાર ચંદ્ર તારા બધી સમજાવ્યું તમે એ આવે સુમનભાઈ ની વ્યવસ્થિત શક્તિ સુમનભાઈ ને પ્રેરણા અને તમારું ચાર કરશે સમજ ને અને તમે છતાં સુમનભાઈ શું કરે શું જોયા કરવાનું તમે થયા નાતા રસ્તા જુદા થઈ ગયા તમે સિદ્ધાર્થમાં થઈ ગયા સુમંત આ સિદ્ધાર્થમાં વ્યાસી શક્તિ છે કે આને ચલાવશે કોઈ મુશ્કેલી નહી આવે સમજો ને હંકાર તો તારો તો ઊંધું કરી આપતો શું થયું ડિફીસ થઈ ગયો સમજાવું છું કેવી રીત છે આ થતો વ્યવસ્થિત કરાવશે તમારું ખબર પડ્યું ખરેખર તમે ખરેખર રિયલ ઇસ્ટિક તમે સિદ્ધાર્થમાં છો કે રિયલ ઇસ્ટીકિંગ તમે વસંતભાઈ અરે સમજાય છો રિયલ રિયલ ઇસ્ટીકિંગ અને ઇગોઝમ કમતા તમે આશુ રિલેટિવતા હતા રિયલ જુદી એટલે આ મીઠા દર્શન થયું આ વ્યવસ્થિત પડે એવું બતાવું આ ચાલો છે કાપનો આમ લઈને જતો મારા હાથ આમ સરક્યો એટલે મેં આમ પ્રયત્ન કર્યો આમાં પરિજન તૂટી ગયો પ્રયત્ન કર્યો તોડ્યો કોને એમાં વ્યવસ્થિત નામી શક્તિ તોડે છે વ્યવસ્થિત નામી શક્તિ તોડે છે સમજ માટે તોડે છે વ્યવસ્થિત નાની શક્તિ આપડા લોકો બિલ આવે આ લોકો આપડા ભાગે ન પછી એ કારખાના વાળા ને શું થાય ખોડિયા વાળા ને શું થાય તમે હજુ ને ધંધો જ ના થાય ને લોકો ના અને હું જોટો બીજો ના લાવું ભૂંગળા ના ઉ એટલે તોડફાડ કરે છે આ તોડફાડ કરે છે અને સપ્લાય એ કરે છે ખબર ને આ વ્યવસ્થિત તોડફાડ કરે છે સપ્લાય પણ કરે છે ફરી વ્યવસ્થિત વ્યક્તિ સપ્લાય પણ કરે છે અને ફોડ ફાળે કરે છે ઉપાધિ ના રહી જાય નોકરના પડી જાય અને બધા દસ ચાલા ફૂટી ગયા તો મનમાં સમજી વ્યવસ્થિત ફોડ્યું પણ નોકર ને એમ ના કહેવાય કે વ્યવસ્થિત ફોડ્યું નોકર શું કેવું જોઈએ તમારે હું સમજાવું નોકર ને એમ કેવું જોઈએ હા કઈ દજ નથી ને આવું હુડ હુડ ના ચાર્જ સિલેરી ચાર્જ આવે જો તમે આમ કરો આ વ્યવસ્થિત છે એવું એને કહી દો એ તો બીજી વખત રાખે છે હવે એક દાખલો છે દાખલો આ દાખલો પૂરો બીજા બે હજાર લીધા બે જુદા જુદા મૂક્યા આ એક ગઝામાં બસો રાખ્યા એક ગઝામાં બે હજાર બેંકમાં સીધા બે અને પછી આપડે આવતા હતા અને વોર્ડ કે બે હજાર જાણકાર જુદા પડી ગયા એટલે આપણે એને કેડોશી તરીકે ગજુ ડિદો દત્તો ખરાબ છે એટલે સુમતભાઈ ગજુ ડ્યા છે પણ એ જમા તો કાચી નતી ગજા કાપડા કાતી હોય છે વાટ રાખે ને તો તૂટી જાય લઈ જાય એટલે આપણે શું કહેવાનું જોવાનું કે બે હજાર બે હજાર ગયેલા હોય એટલે આપણે મનમાં વ્યવસ્થિત આપી એ સમયે વ્યવસ્થિત કરો નિવે છે બિચારો તો આજે આપડે પકડ્યા એ પકડાયા છે તારે ગુનેગારો આપણે આજ પકડી ગયા ટુંગલમાં આવી ગયા કુદરત નહીં કુદરત ની પરીક્ષા લોક શું પૂછે એ સમજે શું થયું શું ગયું શું ગયું નાસી ગયો ના ગજુ કપાઈ જુઓ આમાં બસો હતા પણ આમાં કશું હતું નહીં શું નકામા કશું આવે નહીં ખોટું આશ્વાસન આપવા જાય અને ઉપરથી આમ કે તાર મૂર્ખ જેવા થાય સમજતા હતા રસ્તો ખાસ મૂરખ હથો તાર નહીં પડવાનું સમજે ને લમડા લખેડી એક ખોટ થવાની બીજી ખોટ નહી થવાની ઉપાધી કરવા દીધો પાછું કકડા ખોટો ખાય લખાયું હવે આ ધ્યાન વાળા એક જ ખોટ થાય શું કરે લમડા લખેલી ખોટ થઈ અને પછી વ્યવસ્થિત થઈ ને કે પછી રસ્તા માં થોડું પોલીસ વાળો આવે તો ગયા તો પેલા આપણે દેખાઈ દેવાનું કારણ કે સરકારના કાયદાને માન્ય કરવું તો કે દેખાઈ દેવા ગધું કપાયું છે ત્યારે નોંધ કરી દો અને બે હજાર આપણે કહી દેવાનું એટલે પોલીસ નોંધ કરી દે પછી આપણે આપણે ઘેર જવાનું ઘેર જતી પછી રાત હરા થવા આવ્યા ત્યારે મન તો ખરું મન મળી તે પાછું ભૂમવા પાડો નહીં મતલબ તું શું થાય ભૂમ પાડે હા ભાઈ આમાં પાછળું પડેલું છે ત્યાં મન કહે છે તમે વ્યવસ્થિત કે છો પણ પેલા ને બારસો આલ્વાન્સુ આ પેલા ને ત્યાં ડિપોઝીટ બનવાની છે એટલે આપણે હમતા મન આખી રાત ઊંઘવાની છે ઊંઘવા દે કે આપડે ઘેર દિન શું કરવાનું ત્યારે શીરો બનાવો અને ખુબ દૂધ નાખીને ભજીયા ભજીયા બનાવો રાયું બનાવો એટલે ખૂબ એટલે બૈરા છૂટ્યા બધા સારા મૂળ માં બનાવી આપડે ખાઈ લેવાનું બધું સારી રીતે અને ડાબી સારી રીતે ખાવાનું એટલે પછી ઊંઘી ગયા ને એટલે મન હોવ ઊંઘી જાય તો મન જાગે ને એવું ડાબી સુઈ ગયા ને એટલે મને આખી રાત પોલીસ વાળો આવ્યો પોલીસ વાળા શું થયું ટકા રમી રમ્યો અને દારૂ પીધો તો બે હજાર પાણી કર્યું વધ્યું હોય તો મને છે ટાગે આઠસો ને વધ્યા છે કે આઠસો ને સાડી તો આપડે આઠસો હળીપતી લઈ લેવાના આઠસો આ ભગવા મૂકવાના રાખ્યા કદો પંદર પોલીસ વાળા ને કઈ ચા પાડી કરે અને આઠસો રૂપિયા લઈ એમને ઘરમાં જઈ અને તુ લઈ ઘરમાં જઈ અને ત તો આપણે જમે કરવાનું જમે કરવાનું કશું ને કહી દેવાના આઠસો પાછા જમે કરી દેવાના ને અને બારસો વ્યવસ્થિત ખાતે ઉતારી દેવાના બે બેંક ખાતે જમે કરવાના આઠસો છે તો મેદેવાના એમાં તિજોરીમાં અને બાદ તો ત્યાં વ્યવસ્થિત ખાતે ઉઘાર કર્યા ફરી પાછું જમે શું કર્યું એટલે ખાતે પીડી જાય આ વ્યવસ્થિત થઈ જાય વ્યવસ્થિત સમજાયું થોડુંક આ વ્યવસ્થિત ચઢાવી લે છે બધું આલિકા બેને સમજાવી છે સવારે પેલો પોલીસવાળ પતિ ગુનો હાજે કેનો તો આ આ ટાઈમ પર આજ્ઞા થઈ ગઈ સાઈન આજ્ઞા તો આતી આપો અમાર ઘરે ઘરે હતી ને અમાર તમારું વ્યવસ્થિત કઈ બાંધા સંજોગો આપડે હોય ગભરાઈ ગયો હોય બઉ ડિપ્રેશન આવી ગયું હોય તો આપડે કબાટ ના હોય ને કબાટ ના અરીસો લાબો હોય છે હરીસો હરીસો ત્યાં પેઢી અને આપડે ખબર ઠોકવાનું શું બોજ ગઈ તમારા માં તો બરકત જ કયો બાપા ને કે તું ગાડો જ પેલો જ કોઈ આપણે એ ના આપે સહારો ના આપે એટલે આપડે આપણે સહારો આપી શું કહ્યું આપડે ભગવાન છે ને સુધાર્થમાં ભગવાન પદ છે પ્રતિ બેસી જાય ને આપણે શું છે હવે આ ટાઈમ છે આ સ્વાથી આજ્ઞા આપું છું પેલી બાકી જાય ને સ્વાથી આજ્ઞા આપું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 હવે તમારે કેટલા ઋણાબંધ કેટલા નહીં કેટલા વધુ નઈ એટલે બધા ને મારે છે ઋણા થાય ને વાતો ના થાય ભેગા ના થાય માથે રૂરા કેટલા પાંચ હજાર દસ હજાર કે પચીસ હજાર પોત પચીસ પચાસ હજાર કે દસ હજાર એસી વધારે ના થાય ને તો આ જો આટલા હારું આપણે પડી જવું પડ્યું આખી દુનિયા જોડે હોય આ કોલિંગ વાળો છે ને એમ આખી દુનિયા જોડે જવાના પણ આપણે હિન્દુસ્તાનમાં તો પૂર્ણ બેઠા જ છે સમજો ને એ થોડો શું આટલામાં જ ગુથવા ઈચ્છા વધારે રહ્યું નથી ચાર બધે પુરા હોય તો હું ના કહી દઉં પોસ્ટ ગાડું સમજ ને આ બધાને શું તમારું કહેવાનું આ રૂડા બધું જેટલા ઋણર ફાઇલ નું નામ સમજવાનું એટલે તમે ફાઇલ નંબર વન એટલે તમે સિદ્ધાર્થમાં કીધા પડી ગયા ભાઈ મન મન બધું આવી ગયું અને આ ફાઇલ નંબર શું તમારું એની આ ફાઇલ નંબર વન વન અને લોકો સમજાવી વાત કરે અને ફાઇલ નો નિકાલ આ કરવાનું શું આમાં આ ફાઇલ નો સંભાવે નિકાલ કરવા એટલું જ છે બીજું કશું સંભાવે નિકાલ કરવાનો હતોભાવે નિકાલ કર્યો નથી દાદાની આજ્ઞા શું છે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 રસોઈ કોણ બનાવું કહેવાનું મારું ઓફિસમાં જોવાનું ત્યારે પાંચ મિનિટ લઈને આવો એટલે આપણે પાંચ મિનિટ જતા હોય પાંચ મિનિટ અહીને જતા હોય ત્યારે પોતે કાઢી ઉતારતા હોય ને હાથી ખસી તો ઓવર ટર્ન થઈ ગયું તમને કયું જ્ઞાન હાજર થશે આપડે હાજર થશે તમારા મનમાં હમી ગયા વ્યવસ્થિત છે એટલે એમને શું કેવું બજાવ નથી ને કઈ એટલે એમને લાગે કે પહેલા કેવાજે કેવા હવે પછી પછી હવે આપણે જવું છે ઓફિસમાં તો શું કરવું નિકાલ તો લેવડ લાવવું પડે ને એટલે આપણે કે એક ભાખરી બે ભાખરીઓ મૂકો એટલે હું જઈશભાવ નિકાલ કરી નાખવાનો ફાઇલ આ ફાઇલ નંબર ટુ જોડે તે જ નિકાલ બે ભાખરી જરા સડું મૂકવું ચાલશે ને એમ તો ભાવ નિકાલખે ન કેવું લાગે નિકાલ કરવો ખબર ને પેલા તો પંચર પડ્યા રોજ રોજ પંચર છે પંચર જ નથી પડતું હું પંક્ચર પડવાનું ચાર પડે ને હજુ હીરાબા જઈએ ત્રણ ચર હું ચોતેર નો પંચર પડ્યા તાર કેટલું એ પંચર પડવા પાંચ વાર ફરે હું પંચર પડવા દુ ચાર ચારે હું કરું એ વિચારો શું કરે એનો તાતરો આ થતો ને એ મને નસવા બઉ રીસ કર્યું પણ મહેમાન આવ્યા ને તો આપડે કટેલ નો સ્વભાવ કેવો કે આમ પાટો આમ ઘડી જાવ ને આપડે આમ છત દબાઈ દઈએ પછી સમજાવી વાત ભૂલ છે નહી એમની પ્રકૃતિ આવી હોય મારી પ્રકૃતિ આવી હોય મારી મારી પ્રકૃતિ ચીકણા કે છે બધા બધી પ્રકૃતિ બદલાય છે તું ઘણી ટકોર કરું છું નઈ તું ગમે ત્યાં ક્યાંક દબાઈ ડબાઈ કરું પડે ગ્રેસ થઈ જાય છે આ ક્યા સુધી આવી છે સંભાવ નિકાલ કરવાનો આપણે ભાત્રીને ખેલી નિકાલ થઈ ગયો એક દાખલો આપ્યો બીજો દાખલો સમજો ને હવે રૂમમાં સુમન થઈ અને બેસીને પછી આમ ગુજરાતના બિહારમાં એક રૂમમાં બેસીને કરતા હતા અને બહાર થી દાયડા ફરવા કરે એટલે તમે અંદર બેઠા બેઠા શું સમજી જાવ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 ફસા ને વેપારી મહેત છે ખાંડના કઈ કોઠા આપ્યા છે તો મેહતાજી ને પૈસા હાલતા નથી મેહતાજી ને કઈ કેમ આમ આપતા નથી આ લોકોને કારણ કે એક કોઠી રૂપિયા ભાવ વધારે હતા એટલે આપણે ઝઘડો એ આપણે બચો ચાલીસ રૂપિયાનો ઝઘડો એટલે આપણે અંદસાવીને કઈ અમે કાયમના ઘર જ આમ તેમ કરી સમજાવી અને એનો ફાઇલ પછી ચાલી બધે પચાસ આપવા માટે રૂ પણ ના માને મારો ભાવ વધી ગયા થઈ નથી હા એવું તો હોય ના મારી સાથે પણ હું શું એને કહે સાંભળીશ આપણા લોકો એવા કઈ રી ઓછા ને આપવા નિકાલ એવું જોતા નથી તમે દસ લાખ માંગતો હોય એને લાખ થી પતાવી દે ને મને સમજાઈને અને એ ક્યાંક સંતોષ છે કોઈ તમને શું થઈ ગયા તું તો એટલા બધા આડા મારું પૈ એ પૈસા આપણને દૂધ જોઈએ આપણને એમને એમ કહી નાખે અહીં દુધે દુધ રાત લખડી મળશે વધુ પડે ને ના હોય ને આમ થાય અહંકાર કરીએ તમે સમજ કરો ને એટલે નિકાલ કરી નાખવાનો ના ખાવી મારું કરે એટલે પેલા એકસો વીસ રૂપિયા આપી અને એ જતો હોય સુલેમાન કઈ કોઈ દુઃખ નહીં હોય નહીં સાહેબ નહીં ફાયદો જે આ પેહલા પ્રેમ એવું વસ્તુ ઓછી છે બહુ દુઃખ છે બાકી આ વ્યાલથી બંધાવીશ કેવું વ્યારથી લોકો બંધાવીશ ખબર છે ને વ્યાજ થી જોતા હોય તો કામ કબાટી આપડે વ્યાર સરકારે જોઈએ વ્યાર કેવાય કે ભાવો છે એ નથી કરતો પણ આપણે એમ લાગે છે કે આ કરે છે આ સમજો ને આ કોણ તમારી સાથે બોલે છે અત્યારે કોણ તમારી સાથે બોલે છે ખરી ખરી હકીકત વાતિક કહું કે આત્મા ચેતન શબ્દ નામનો ગુણ નથી અભાસ નામનો ગુણ નથી હા ઓરિજિનલ બોલે છે તમારી સાથે કોણ બોલે લગતા ઓરિયલ ક્યાં પ્રગટ હું જ્ઞાતા દસતા નથી પણ આ ખરેખર આવી જ્યાં પછી તમે બોલ નહીં એવું તો હું કેવું બોલ્યો કેવું છે બોલ્યો હંકાર તમે શું કરે ને માલવાયજો લાગે છે નિકાલ થઈ ગયો આપડે હવે એ સુલેમાન ચોથી આપે ક્યાંથી નીકળ્યો બીજાને ચો બે ત્રણ ઘર છે તે દેવા ગયો પૈસા બાકી છે તે ચોરી તાડી કોથડા પેડા પેલા સાહેબ ને કહે છે હિસાબ હોય સાહેબ કેળતો નથી તો બોલાવા મળ્યા સેલિયો કે છે આ તો કોંગ્રેસ ના બહુ મોટા માણસ કોંગ્રેસ ના મોટા માણસ હોય કે ના કોંગ્રેસ ના મોટા માણસ હોય ને આ તો મોટા કોંગ્રેસ ના મોટા માણસ છો પણ મારે તો આ વેપાર છે ને સાહેબ ભાવ વધી ગયા ચાલે પૂરા લઈ છોડવા જ નથી ટાડો પડી જાય સાહેબ આમ બધા ફેંક્યા ગયા ઝુનેરીને ગઈ લીધા ભડક્યો જ નહી ઘણી ને પાછો જતો હતો ત્યાં સાહેબ કલ્યાણ ગોઈ રહીશ કે તમે સર આપડા લોકો જઈ રહ્યા સરિયા મગજ ના હોય તો વેલો વિચારકો વિચારકો લડવા હોય કે આ વિચારું હા તો ઝઘડો કર્યો કરો તો હવે નહીં બંધાય નહીં બંધાય ભગવાન નો આશીર્વાદ જબરજસ્ત અને બિલકુલ કોઈને કોઈને જોતા કસ્ટ નહીં થાય છે કારણ કે સિદ્ધાર્થમાં જ જોવાનું આપણે જોવાનું એનામાં બે હા બે આ ભજિયા બધા પેકિંગ છે કોઈ ફેફર કેવો કોઈ ના હોય તો ગયા જો તમને ના કરવાનો થઈ ગયું હવે પાંચ ની આજ્ઞા આપું છું કઈ કઈ ચાર્જ થઈ ગઈ બોલી બતાવી પેલી રિલેટીવ પછી રિયલ શું કેવો અમેરિકા ફાઇલ કે પાંચમી આજ ને આપું છું માલવિકા પાંચમી પચી વાંધો ને ક અરે અતારું દીધો સુમંત જેના નામનો બેંકમાં એકાઉન્ટ છે ને તે માલિકાના નામ છે એનો કે દેગો છે હા તો વિદારના નામમાં કોઈ નથી વિદારનો નંબર નથી કાઢ્યો સાધુ યાદમાં એટલે પાડી દે ઠીક છે ખોલીઓ જે કે તો વિદારના નામમાં કાઢી દે ઓ દીનો કે હે હા હા હાલો હે છોકરા કોનો વસંત નથી ખબર પડી કે સુધાર્થ વાળ નું રહી ગયું બધું અને નામ અત્યારે કયું એ બુદ્ધિ માં કયું હવે સુધાર્થ વાળો ચોપડો બધો આ તો વ્યવસ્થિતા બે કરતા ચોપડો તો જેટલી આજ્ઞા પાવશે એટલું ગમે થશે જેટલા વખત દર્શન કરવા આવશું તે ગમે થશે જેટલા વખત પુસ્તકો છે આક્રમ વિજ્ઞાન નો તે ગમે થશે આક્રમ વિજ્ઞાન નું પેલું માથિક ચાલે છે એ વાત છે દર મહિને જો પણ જમે થશે સુધાર્થ માસ આ પાંચ આગના પૂરી પાંચમી આજના સુધાર્થ મા એટલે આ આજ્ઞા પાડશો એટલું થતું જમ્યા અહીંયા જથ્થા કરશો તો એટલું જમે થશે અને આ પાંચ આજ્ઞા પૂરી થઈ ગઈ અમે કઈ અઘરી લાગતું નથી હમ આ પાંચ આજ્ઞા પાડવા નિશ્ચય કરજો પડી જ નિશ્ચય તમારે કરવાનું દાદા એ કહીએ પાંચ આજ્ઞા પાડી છે હવે આ જ્ઞાન મળ્યા પછી ભગવાને એવું કહ્યું કે જ્ઞાની પુરુષ ની પાસે જ પડી રહેજો શું આખી જિંદગી જ્ઞાની પુરુષ ની પાસે પડી રહેજો એટલે એમના વાતાવરણમાં રહેવાય પછી મુકાબી પણ થાય નીતિ એની શક્તિ છે ડિરેક્ટ પ્રાપ્ત થાય આપણને એટલે એની પાસે પડી જજો પણ અત્યારે હું તને કહું મારી પાસે પડી રહ્યો એવું કહું તો તમારી ફાઇલો બુમા બૂમ કરી મળે પસંદજી છે સુમતભાઈ સુમતભિ આયાત છે માલિકાબહેન આવ્યો છે એટલે હું તમને કહી દઉં અત્યારે તમારી નિકાલ કરો કે ભાઈ આ કંઈક વાંચી રહ્યો હું એટલે આ ભગવાનનું કહ્યું રેવાયું એવું નથી મારી પાસે એને બદલે કઈ બીજું કશું કરવું તો પડે ને આ ના થાય તો બીજું એના બદલે કઈ જોઈ જ ના જોઈએ ના જો એના સબસ્ટીટ્યુટ તો જોયે ને કઈ તમારે કોઈ પડી રેવાયું હોય તો મારી આ પડી રહ્યું છે આ બધાને કઈ પછી ના રહેવાય ને પાય લો બુમા બૂમ કર્યું જમપવાય ના દે આખી રાખવું આ બુમ કરી દેવા તો એટલે તમારે શું કરવાનું કે રાત્રે સુઈ જાઓ જ્યારે તમારે ઘેર રાત્રે સુઈ જાઓ તો નવ દસ અગિયાર વાગે એનો મને મજો નથી પણ હું સંકલ્પાળું એ રીતે શું એટલે આ સબસ્ટિટ્યુટ થઈ જશે